અસ્તિત્વ નહિ અસ્તિત્વ છે આવતા જાણી ક્યાંથી ક્યાં તપાસ કરી છે હિમાલયમાં કે કેટલા કાળાય કેટલો કાળ છે અંધારું ખાલી <shdoors> <shasına sustos of dignitary publishers> એક વાર વાત કરતો આનંદ દેવાસ નો અંધારું ઉલ્લેખ કેટલો એના માટે આનંદ હતા જોઈએ દુનિયા કોને બરાબર મરબી મરા એ લાગે છે ખબર નથી પડતી ના પણ ખબર ના પડતી બનાવે ગયા પરિવાર સુખી પણ આ તો બઉ ગયા ભગવાન દુકાન માં ભાઈ જાય છે ભગવાન ભાઈ ભાઈ ગયેલા અનુભવ છે કાર્તિક સત્ય એ કાયદે અનુભય છે અને વાસી સત્ય વાસ્તિક સત્ય આ બધા ધર્મકાલિક સત્ય ના સત્ય એકદમ સત્ય છે सत्य मुद्धि ना वास्तविक सत्य हृदय वास्तविक सत्य जाए કેમ ને બધા માં બુદ્ધિ ના હોય ના હોય માં બુદ્ધિ ના હોય બુદ્ધિ હોય બુદ્ધિ હોય તો બુદ્ધિ આઈ એ સત્ય કયું બુદ્ધિ આઈ એ સત્ય કયું બુદ્ધિ આઈ કલ્પી સત્ય તો કાર્તિક સત્યાર બે જગા એ રમણ મારું એકતિક સત્ય ઉ હૃદય માર્ગ્યું નથી ક્યાં ના ગયા તા કવ એમ કે લોકો સંસાર જ ઉભો કર્યો લાલચ તો અક્રમ માર્ગ માં પણ એવું જ છે અક્રમ માર્ગ પણ લાલચ જ ગણાય અક્રમ માર્ગ ના હોય તો પાટલો માલ હોય તો હોય જે ભરેલો તમારો ભરેલો ના નીકળ્યો એટલો બધો બુમા પાડતા લોકો ગયા હા કઈ નવી જાત ના નીકળે લાગે વાણી હું જે વાણી બોલી રહ્યો છું એની પર મારો કોઈ કાબુ નથી પણ આ કેસેટ વાગતી હોય એમ ચાલ્યા કરે છે तो सु आवासिंग बुमारी घंटे गई का आप क्यूँ के कल्पित सत्य रामकृष्ण परम हूस रमन महर्षि હવે રામકૃષ્ણ પરમહ અને રમણ મહિ બે કલ્પિત હતા સત્સંગ સાંભળ્યો કાલે એ લોકો ને એમ થયું કે કલ્પના ને બુદ્ધિ શું સબંધ બરાબર એક બુદ્ધિ છે બુદ્ધિ એક કલ્પના કલ્પના એક બુદ્ધિ પણ સત્ય માં બુદ્ધિ નથી એવું આપડે વાસ્તવિક સત્ય માં એ વાત તમારી બરોબર છે પણ કાલે આવી વાળી નીકળી ના એવું તમે કહ્યું કે કલ્પિત સત્યમાં બે જણા છે રમણ મહર્ષિ અને રામકૃષ્ણ પણ બુદ્ધિ નહી દાદા તમે એવું બોલ્યા છો કાલે એવું બોલ્યા એ મને કાલે સત્યમાં બુદ્ધિ નહીં તમે એવું બોલ્યા કે કાલ્પનિક સત્યમાં જો બુદ્ધિ ના હોય તો એ હા તે સત્યમાં બુદ્ધિ ના હોય તો માર્ગ માં ને પણ કાલ્પનિક સત્ય બુદ્ધિ ના હોય એવું બને નઈ બુ બને હૃદય હૃદય તરફી હોય ને હલન એ બધા ને બુદ્ધિ ઓછી હોય હૃદય તરફી વિરુદ્ધ કર્યું એટલે બુદ્ધિ કાલ્પિક સત્ય નો દાખલો આપો ને કાલ્પનિક સત્ય કોને કેવું એનો દાખલો શું સંસાર વ્યવસ્થા કલ્પિત સત્ય પ્રારબ્ધ અનુસાર નીકળતું હશે ને કલ્પિત સત્ય જેના દ્વારા અભિવ્યક્ત થયું તે પ્રારબ્ધ જ કેવાય ને પ્રારબ્ધ જ કેવાય ને દાદા બધા કેમ પડી કે બધાની એવી માન્યતા છે કે સંસાર હા સંસાર સંસાર ઊંચી જાત શબ્દ કરતા પણ ના હોય એમાં બુદ્ધિ ના હોય એવા સત્યુગમાં તો આવાય નતા એવાથી લાવે સત્યુગમાં કાચો પથરો મગજ આયદેલ બધું મન આયદ મગજ આઈ દલ પણ ગમે એમ હોય અત્યારે તો વિચાર એટલું બધું વિચારી કાઢ્યું છે લોકોએ એટલું બધું વિચારી કાઢ્યું છે લોકો અત્યારે આ કાળમાં આવે ને હા ખાવાની ચીજ ભીડ નઈ કોઈ ભીડ નહીં નહી આપડે આપડે એવું કહી શકાય કે વિચારો નીકતા હાથ બળી જાય ભલી વાર આવે નહી હા આ પણ આત્મા બોલું ઝવેરાજ છે એ તમને અપાય નઈ કઈ આત્મા મજબૂત છે પર્સનલાઈ જ ના લખવું પોતા પણ લખવું ગુજરાતી લખું ખરા પણ એમની બુદ્ધિ બળી ના ગઈ હાટ ખુલ્લું રહી હાટ બળી ના ગયું પેઠા એક પાછા પડ્યા બુદ્ધિ વધે ને ત્યાં ખરાબ થઈ જાય કોઈ પણ ગુરુ નો હોય ધારો કે શ્રીમદ નો હોય હવે આ મળ્યા પછી એ માલ ના સીધું એમને કેવાતું નતું એટલે સત્સંગમાં બહુ વખત વાત કાઢી છે કે હાથ નું પગથું છોડ્યા પછી મેલ ને હોરે કઈ ઉપકારી હતું નહિ પણ તેથી કઈ આપડે વગવતા નથી એને એટલે એક એક પગથિયા ઉપકારી છે એનો જણા ગાકાશું ફક્ત ઉપકારી કયું ઉપર ચડાવીએ બીજું બધું તો આ દાદરો છે ચંદ્રકાંત વાત થયેલી તારે તમે આપેલું તારે હું સુઈ જાઉં તો એક પાયા આગળ દાદા બેઠા પાયા આગળ શ્રીમદ બેઠા હોય પછી મારે કેવું પડ્યું કે હવે તમારે ડેમો એક જણ રહો મારે બે જોઈતા નથી પછી તમે કઈક કિમિયો કર્યા પછી એક જણ રહ્યા એટલે કિમિયો કરી આપવાની જરૂર છે કેટલો હાથ ઊંચું નીકળી શક્યા નહી નીકળાય નઈ બધું નીકળી ગયું ના ના નીકળાય જ નહીં એમને અનુભવ થઈ ગયો પછી દાદા આંખની શરમ રહે અને બીજું મહા હૃદય અંદર એવી ભાવના છે કે શ્રીમદા એક દાદા ના જન્મ થવા જોઈએ આ ભાવના છે જે ઓળખા માં મુસાફરી કરી હોય ને આફ્રિકામાં સ્ટીમર માં જતા હતા ઓળખામાં પછી પંદર દાણા સુધી ઓળખું જ કરે એવું વાત પછી રાતેના નાના ગામડા પામી ગયા અને બાદર કેમ ઉન્નતિ નથી આવતી શું છે મહાત્મા તમે બે પાંચ જણ વધારે નહીં બે ત્રણ ત્રણ વખત સુધી બે કે ચાર જણુભાઈ છે અમુક છે એને લઈને બાદરણ માં અઠવાડિયું રહો આ છેલું એ કર્યા આગળ તમારો છુટકારો થવા નથી કારણ કે બીજા બધા જાયું છે એની સાથે આજ્ઞા છે કોણ એ કેટલું હાર્ડ છે બ્રહ્મ પાસે બ્ર મેં હા પારસ થી પારસ થયા પારસ મળ્યા આપડે અને ધણીએ ફાયર ત્યાં બંધ કરી દે જે કાર્ય કરે જોયા કરો તમે જ્ઞાતા રસ અને જયેશ કરતા દરેક કાર્ય કરે છે પ્રકાશ નો દુર્સ થાય વાપરેશું હા ચોર ને ચોર ની વાત કરોર પોલીસ દાખલા તો સરખો જ આપે છે આપડે આપડે આપડે વાતમાં જે અસર હોય એટલી જેવું હોય તેવું છે નિકાલ કરી દુકાન કાઢી નાખી તો પછી આપડે જે દુકાનદાર છે તે કઈ બાજુ હોય જેમ જેમ ગઈ કાઢવી વેચવા મળે બસો વસ્તુ એવી રીતે નિકાલ કરે છે કોઈ બધું કરતા નથી કરતા વ્યવસ્થિત છે કોને કેવી તે સમજાતો વાર લાગે બરોબર વ્યવસ્થિત કરે એમ પ્રકૃતિ હોય બીજું બધું હોય એટલે પ્રકૃતિ લેવા દેવા નથી પ્રકૃતિ તો એના આધાર કાર મન નહી પાકડી તમે જે હાથ પખ્યો એ કયો મુસલમાનો કે છે ને ક્યાં કરે જેના દિલ લગાય હો પણ दिल शुद्धि नहीं दिल शु चीज है दिल शु चीज ते मन कहो मन कहो चीप कहो बुद्धि कहो तो दिल शु चीज આપડા લોકો હાટી માં અને અમારી વાણી ને કિ લખે છે વાણી લાવોની વાણી બક બક બક બક બક અરે બોલો છો છો ભગવો છોકે ભગવ છું હૃદયની વાણી તો ચાલે એક નદી ના કિનારે એને આ લોકો બચાવવા જવું જોઈએ કે બધી વ્યવસ્થિત શક્તિ એને બચાવ વગાડ્યા કરું બચાવી શકે એવા છે અંદર એ મુનિઓ માં તરતા આપણે નહિ અને ભેદ આવી રીતે સમજવાનો કે જેનો અહંકાર કર્યો છે એ બચાવી શકે જ નહીં બચાવી શકે નહી એ લોકો ના બતાવ ગુનો પેલા બચાવ તો ગુનો એ ભેદ સમજાવો દુરુપયોગ આ સંસારમાં ગયો ખોટો સંસાર બધા ને અમારે અસ્ત વિજ્ઞાન એવું છે શું છે એટલે બતાવવાની છે એ હોય શક્તિ હોય બતાવે અહંકાર હોય એના માટે સ્પેશિયલ છે બાર જગત માટે તો એજ કરવું છે કરવું છે મહાત્મા જ્ઞાની જ્ઞાનીઓ બધા કેવા ઉપર સુધી એને કરવું જ જોઈએ ના બોલાય કે ગુણવાનું હશે તો વ્યવસ્થિત શક્તિ એની મેચે નહીં એમ માની ને બેસી નઈ રહેવાનું વ્યવસ્થિત શક્તિ એને બચાવશે અથવાનું જવો થવાનું છે કારણ કે કેટલા તારીખે પોચો હશે અહંકાર વગર હોય અહંકાર વગર નો જ્ઞાની એ પકડાવો જરા અઘરો છે ના અમારા બધા બહુ છે ના પછી બધા છોકરા આવું છે અહંકાર મટ્યો નથી અહંકાર ગયો નથી ત્યાં સુધી દયા છે દયા હોય છે દયા નો ફૂટેલો હોય એમ નિર્દયતા હોય છે પછી દયા પણ ના રે અહંકાર પણ ના રે નિર્દયતા પણ હોય અને અહંકાર પણ હોય બરાબર છે તમે ઉંદર પર દયા કરો બિલાડી પર નિર્દયતા કરો કરો ના કરો જરૂર દયા જો નિર્દયતા હોય તેઓ કોઈ કોઈ જગ્યા ને બતાવ હા પછી ભગવાન ને કે છે સાહેબ મારા બોગ ને ટક્યું કામ તમે ઊંધેડ્યા બધા બતાવ્યા બાપ ને બચાવો ના તો મરી ગયા બચાવી ના શક્યો ગયો અહંકાર હોય તો હજી દયા હોય દયા હોય તો અન્ય દિતા હોય ધર્મ જ નથી કોઈ પણ પ્રકાર નું દયા છે તો રિલેટિવ ધર્મ છે શરીર માધ્યમ થુ ધર્મ સાધન એવું અમે ભણ્યા હતા કે શરીર હોય તો શક્તિ હોય તો સમજાવ શરીર માધ્યમ શક્તિ શક્તિ વધારે એ મજૂરી કરવા માટે જન્મ્યા પ્રાપ્ત કરવા માટે છે બાપ ના જન્મ છે બીજા પહાડ લઈ ગયા શરીર પ્રાપ્ત કરવા માટે શક્તિ ના હોય માંદો પડે ક્યાં ધર્મ કરે શક્તિ હોય તો મંદિરે જાય મંદિરે જાય દેવ જાય આ સપ્ત કરવા આવે यहां शक्ति ने. पर वहां धर्म नहीं धर्म <laughs> शक्ति, शक्ति, नहीं। शक्ति नहीं तो बराबर शक्ति होता जो है <laughs> <नहीं। laughs> सत्संग ના ના ઓકે જાતો એનાથી નથી શું આવ્યો છે આખો માદો નહીં અને આખી શક્તિ તમારે સપટમાં જવું માદો માદો માદો માદો પરાજો નહીં પરાજો નહીં ભડિયા ભડિયા હે એટલે કણકલે થાકી જાય એવું દુએ બરાબર મી મી દેન ઈ બધા કયા કામ કર્યા કરે છે નિરોગી સારો કે રોગી સારો રોગી સારો આત્મા હિત માટે રોગી સારો સમજવી નહી બરા આત્મા કે રોગમાં રોગમાં પ્રાપ્ત કરવાનું ધરતી બદલવાની દ્રષ્ટિ બદલવાની સારું હે સાયકલ લઈ ને કે મોટર સાયકલ લઈને કે ગાડી લઈને ખરાબ કરતો જ હોય હજાર હજાર હજાર રજિ ગયો હોય જાય કલયુક્સ મજા કરેલો વિજ્ઞાન કામ નીકળી ગયું બધું જો ના થાય બરાબર છે પણ એ મને સમજાવ્યું પણ બરાબર કે છે અને જે મોટું બોર્ડ છે એના એ સભ્ય હતા માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અને ત્યાં સ્વામી વામી અંત આવે એમનો પોતાનો આવ્યો હોય તો આપડો આવે પણ પોતાનો જ ના આવ્યો હોય એ જ રેખતો હોય તો આપડે ક્યારે લાગે કેમ લાગે રખડતો પણ રખડાય કે અંત લાવવા માટે અંત લાવવાનું માધ્યમ કે સાધન એ તો મન છે શરીર ભટકે છે શરીર ભટકતું બંધ થાય પણ મન ભટકે એને બંધ કરી શકાય પણ આ મન ભટકે છે એને માટે કઈ સાધન છે ભટકવાનું બંધ કરી છે મન બધા ભટકે નહીં ભટકે છે મન તો દેખાય પણ બહાર નહીં નીકળતું શું કહું સમજ આ કોણ બહાર નીકળે છે તે આપને કહું કે ચિત્ત ભટકે છે અને બારે ઓફિસ માં જોયા આવે તો ઓફિસ માં ખુરશીઓ દેખાય ઓફિસ ની ખુરશીઓ ટેબલ બધું દેખાય મન જોઈ ના શકે ચિત્ત જોઈ શકે મન તો વિચારે એટલું જ કઈ એનું કામ કરતો જ નહીં વિચાર જ રહેશે મન તો વિચાર આવડ્યા જેવું છે હેલ્પિંગ છે નુકસાન કરી દે છે ત્યારે ફાયદો કરીડે તો ફાયદો કરીએ ના વાપાન એને ના આવડું મા બાપ કોણ છે એમને ઇન્દ્રિયાનો ભાદર થય ને ઇન્દ્રિયો નો મન થયો છે ઇન્દ્રિયોગ માં એમ કે છે ઇન્દ્રિયો મને એટલે ઇન્દ્રિયો ઉપરી હું દરેક ભાવ માં ઉપરી હું છું એમ કે પોતે નથી અત્યારે આપડે મન મન બંધ કરવું હોય તો કઈ રસ્તો હશે બેન ને ભાષા બોલવાની મધર એ ભાષા છે પણ અભિપ્રાય નહી રાખવાનો અભિપ્રાય ઓપિનિયન જેમાં કે આ બીજું બધા પડ્યું એટલે ઓપિનિયન શું આપે છે મન બંધે છે તમારા પાસે કરો છીએ ત્યારે હું એમને પૂરું ના આખા તો ધોવાણ દીધા મારી ગાત